સર્વ માં સમાયેલો નથી પાછો બીજા જીવ માં સમાયેલો નથી પણ તમે પાછા જઈને પાછા આવો છો ને એના આત્મા માં જઈને તમે હા હા સૂક્ષ્મ જઈ આવો છો તમારો લાઈટ આપે શું એનું બધ સમાધાન સમાધાન બધ સપના બધું દેખાય દાદા રાતી કેટલાક લોકો મને આ બપોરે હું તમને ગાડી સુધી મૂકી ગયો મારે આવું પડે હું ગયો ના જતું પણ એ લોકો પુરાવા હાથેલાઈ ગયા